આપડું કેવાય કૃષ્ણ નું નામ દે રામ નું નામ દે એ બધું શું આપે કાર્ય જો કર્યા કરવું અભ્યાસ કરો છો એને દુઃખાય નઈ રીતે આવે તો કામ તેમ સ્વાભાવિક સ્વાભાવિક પ્રતિક્રમણ થી સમજાય છે ઘરમાં દાજ રાખ આપડે દાળ ને છે તે ઓછી લઈને ઉકેલ લાવવાનો સમજી વ્યવહારિક રીતે ત્યાં પછી આપડે કરી પછી પ્રતિકોળ કરવું પડે દોષ દેખાતા થયા ત્યારથી જાણો મોક્ષ માં જવાની ટિકિટ બની ગઈ હાજર પોતાનો દોસ્ત કોઈ દેખાય નહીં મોટા મોટી ખામિયા ભલે થઈ ગયું થઈ ગયું ગાડીની સ્પીડ ભારે હતી કપાઈ ગયો ગાડી સ્પીડ ભારે કપાઈ પણ તારી ખબર પડી ને સજ